એ આવો આવો મારા નાના મોટા ટાબરિયાઓ હું છું વાર્તા કહેનારો સાંભળો સાંભળો સિદ્ધાર્થભાઈ શ્વેતાબેન ધ્યાનથી સાંભળો આજે છે ને આજે હું તમને બધાને મધુસૂદન પારેખ વાર્તા કહેવાનો છું ઓ ભાઈ नाम बागो। <laughs> एक बार बुद्धिधन ने मे दूध की एक कुरकुरिय બુદ્ધિધન ભાઈ તો એનો રૂડો રૂપાળો રંગ જોઈ જ રહ્યા કુરકુરી બુદ્ધિધન તો ખુશ થઈને જોયા જ કરે એટલામાં એની માની નજર પડી અને એકદમ દોડતી આવી અરે આ ગુડિયું દૂધ પી જાય છે તોય ભાન નથી પાછો હશે શું બાવાજી સીતારામ એમ કરતા આવ્યા અને બુદ્ધિજને તો બાવાજીને રૂપિયાની નોટ આપી દીધી ભાઈ પછી કઈ સીતારામ બાવાજી કાચા હતા કે ઉભા રે માં લોટ લઈને બાવાજીને જ્યાં આપવા આવી પણ બાવાજી હોય છે રૂપિયાની નવી ને નવી નોટ આપી દીધી બધાએ એક અવાજે કહી દીધું સાવ બાઘો છે બાઘો પછી તો બધાએ એને બાઘો જ કેવા માંડો હો ભાઈ એક એને ઘેર મહેમાન આવ્યા અને એના પપ્પા એને બે રૂપિયા આપીને જા સરસ મજાની કેરી લઈ આવરી લેવા જટઝટ કેરીનું પોટલું બંધાયું અને દોડતા દોડતા જ ઘેર આવતા હતા પણ રસ્તામાં એક નાનકડી વાછોડી ભૂખ મરવા પડી હતી પોટલું છોડ્યું અને એક બે કેરી વાછડી વાછડીમાં જરાયુ બધા છોકરાઓ વાછડીમાં જો માય જોઈને ખુશ થઈ ગયા ધીમે ધીમે બુદ્ધિધને તો બધી કેરી વાચડીને એમણે પૂછ્યું કેમ આટલું બધું મોડું થયું કેરી ક્યાં છે બુદ્ધિધને બધી વાત કહી એટલે એના પપ્પા તો કાન જ ખેંચવા માંડો અને મેહમાન હાજરીમાં જ કહી દીધું સાવ બાઘો છે બાઘો પણ મેમાને ધીમે રહીને બુદ્ધિન કહ્યું ભલે દીકરા બહુ સારું કર્યું બહુ પુણ્ય બુદ્ધિધન ની એક દિવસ છે ને મોટા સાહેબ નિશાળ તપાસવા આવવા હતા સૌથી મોટા સાહેબ અને ગુરુજી એ બધાને ઘેર સરસ વાર્તા લખીને લાવવાનું કહ્યું હતું ખાનગીમાં એમ પણ કીધેલું એમના શિક્ષકે લખાવી લાવવા પણ બુદ્ધિધન ની વાર્તા ખુબ સારી હતી શિક્ષકે એની હોશિયારી ના ખૂબ વખાણ કર્યા બધા છોકરા પણ એની સામે જોઈ રહ્યા तो भाई साहब उभा गया शिक्षक हसी पड़ा भले ग लखा जाते तारा अक्षरो वार्ता तारीज कहवाई પેલા મોટા સાહેબ આગળ આવી બાગાઈ ન કરતો પાછો અને બધા છોકરા હસી પડ્યા ઓછે દિવસે મોટા સાહેબ આવ્યા શિક્ષકે મોટા સાહેબે બુદ્ધિદંડ ને પાંચ રૂપિયા ઇનામ આપ્યું બધા છોકરાએ તાળીઓથી ભાઈને વધાવી લીધા અને મોટા શિક્ષક પણ ખુશ ખુશ થઈ ગયા બુદ્ધિદંડના પણ બુદ્ધિધન ને ચેન પડે નહી હો ભાઈ સિદ્ધાર્થ ભાઈ એ તો બુદ્ધિધને ગભરાતા ગભરાતા કહ્યું સાહેબ સાહેબ મારે ઈનામ નથી જોઈતું વાર્તા મારા મોટા ભાઈએ લખાવી છે લો બોલો શિક્ષક એવી ખીચ ચડી ગઈ મનમાં ન શકે એ તો હું જાણતો જ હતો પણ આ બુદ્ધિધને જ સાચી વાત કબૂલ કરી છે વાર્તા એને પોતે લખી નથી એટલે હું એને આપેલું પાંચ રૂપિયાનું ઈનામ હવે રદ કરું છું નથી આપવાનું શતા કહ્યું એમણે કહ્યું આ છોકરાનું પાંચ રૂપિયાનું ઈનામ હું રદ કરું છું પણ તે સાચું બોલ્યો એટલે એની કદર કરી एकदम तो, गड़ तो भाई बुद्धिधन भाई कई बाघा नमेशा साधा मदद करता था तेने मजा पड़ी ने? ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશું ભાઈ હવે સુઈ જાઓ આવજો